પણ તબેલી પડી દબાલી પડી દબાજી લે નહીં એનો ઉકેલ બતાવો પડે બરાબર ને કાંઈ ઇલાબ થયા પણ આ બહુમા એ થઈ ગયું ને થોડી ભૂત એટલે સવારે પણ બોલવું કારણ ચીજ મને ખપતી નથી એવું પાંચ વખત બોલ્યું પછી જે ખાય છે એટલે બધું આપણને આપણને પોતાને ખપતું નથી ખપતું કે કોઈને ઈચ્છા તો આ ભાવમાં નથી આ ભાવ નહીં બીજું બધા પણ આ બહુ તો ડોક્ટર સિન્ડર થઈ ગયો સમાધિ ના લાવ શું થાય તમારી થાય ખરાબ થયું સમાજ નહીં મહિ ઠંડત છે મહિની ઠંડક અક્રમ માટે આયલા રિક છપાઈ નથી ગઈ જાપાઈ દબાઈ ગયા હં રમ uh, um... <laughs> વાસુદેવાય નમો ભગવતે વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવૈ વાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવ ઓમ નમ શિવાય શિવાય Namaste Namaste Namaste Namaste Namaste જય સત્ય જય સત્ય સત્ય સારા ભગવાન સાક્ષી વર્તમાને ક્ષેત્રમાં વિચાર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાન ને સાક્ષી પ્રત્યેક દાદા ભગવાન ને વર્તમાન ને મહાવી ક્ષેત્ર માં વર્તમાન એ વિચારતા શંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છે ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છે શ્રીકંકાર ભગવાન સ્વામી ભગવાન ને સાક્ષ્ય મહાવીરે ક્ષેત્ર માં વિધ શ્રી શંકર ભગવાન શ્રી શ્રીમંદર સ્વામી નેમસ્કાર કરું શ્રી ભગવાન શ્રી દાદા ભગવાન ને સાક્ષી દાદા ભગવાન વર્તમાને મહાવી ક્ષેત્ર માં વિચરતા શ્રી ભગવાન શ્રી શ્રી મંદર સ્વામી ને સત્યંત નમસ્કાર કરું છું શ્રી શંકર ભગવાન શ્રીમંદર ો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ઓમ પરિ ભગવંતોસ્કાર ભગવાન ને સાક્ષ્ય વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર વર્તમાને મહાવીર ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચારતા ઓમ પરમેશ્રી ભગવંતો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છે નમસ્કાર કરું છું ભગવાન ને સાક્ષ્ય વર્તમાની મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિહરમાન નમસ્કાર કરું છું તથા અન્ય ક્ષેત્ર માં વિયરમાનશંકર સાહેબો ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું ભગવાન મહાવિય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિહરમાન શિવશંકર સાહેબો ને અત્યંત શક્તિ પૂર્વક નમસ્કાર કરું છું શિવશંકર સાહેબો ને અત્યંત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ભગવંતો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્ણ ભગવાન ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો શ્રી કૃષ્ણ ભગવાન ને વિચરતા દાદા ભગવાન ને દાદા ભગવાન ના ભાવિથી શંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્માંડ ના જીવ માત્ર રિયલ સ્વરૂપ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું સ્વરૂપે ભગવત સ્વરૂપ છે રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગત ને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું બિંદુ જા કર સ્વપ્ન છે તે ભાંતિ ગુણગણ સભળે છે રા I um... don't ગઈ Mmm. -hmm. નિહાર અવિચલ વ્યવસ્થિત અવલંબ આયા નિરાગી ઈચ્છક નિરીક્ષક ીછક આસ તો અજ્ઞાન દશામાં હું કરતા મેં કર્યું લોકો શીખ્યું ને આપડે શીખ્યા કેવું નથી આવું છે ત્યાગ કરે ત્યાગ કરે બધી પગલા વાંચી અને yeah. <laughs> સરકાર પણ એ રિયલ પ્રાપ્તિ પામે રિયલ વ્યવહાર કેવાય રિયલ રિલેટિવ આ કઈ રિલેટિવ રિયલ રિલેટિવ રિયલ રિલેટિવ રિલેટિવ જૈ નો સચિદારણ લખ્યું બધું આખા હિન્દુસ્તાન માં સચ્ચિદારણ નું સ્વરૂપ આત્મા ને કહેવાય આપડે આપડે જેટલા વખત સચ્ચિદારણ બોલીએ તો મૂળ વસ્તુ અનંતંતા દીર્ઘકૃદ શબ્દો ભાગા કરીએ છે ત્યાગ કરીએ છે તપ કરીએ છે બધું કરી કરવાનો કંઈ બાકી રહેતા નથી ભગવાનનું નશન કરવા રોજ જાય સમજ ભાઈ ને પર તે એનો એના જડ્યો સમજ ભાઈ ને એનો ફોડ પડે તો કામ થા લાગે એ કામ ના એટલે કઈ કુછુંય કુછ જો કે એ એમની બા છે હે એની બા છે મે પોતાના સ્વરૂપ ભણી દ્રષ્ટિ કહી નથી પોતે કોણ સુધી દ્રષ્ટિ કરી નથી કરીશ ને નથી નક્કી કરી શું પણ આત્મા એટલે દે દેશ હતી આત્મા કે આ મંગળીઓ હતી આત્મા કે મગજ આત્મા તેને આત્મા કેવો આપડે ઓળખવો પડશે ને આત્મા નું જ્ઞાન તો અંતર આત્મા હા અંતર આત્મા તો એને જાણવો પડશે ને કે શું એનો ગુણધર્મ છે ચિંતા કરવાનો ગુણ છે કસાઈ કરવાનો ગુણ છે એ આત્મા નો ગુણ છે આપડે કે ભાઈ આત્મા એ ભૂલ કરીએ છીએ આત્મા ભૂલ વાળું દેખાય આપણે ભૂલ વગેરે સમજાય છે એ તો આત્માને દૂરવાનું આત્મા પરમાત્મા એક છે પણ એનું થયું નથી અને પોતે આરોપિત ભાવ મળે છે કેવો છે આ તો ઉષા એ રિલેટિવ કેવાય શું કહેવાય રિલેટિવ માં તો બધા બહુ જ હું આમની દીકરી ધરું આમની ભાભી ધરું આમી થયું કાગી ધરું કેટલા વિકલ્પો કેટલા વિકલ્પો અને વિકલ્પ જ નથી રિયલ થઈ ગયું એટલે કામ થઈ ગયું કે શું છું એમ રિયલાઈઝ કરવામાં આવે તો આપણને ખબર પડી જાય ને ના થયું તેથી તે હીરાના કાવ ગમે છે ને તમકીદ નથી માટે ને કાપીરાક નથી અંતર શાંતિ રહે નઈ લાખો રૂપિયા કરોડો રૂપિયા પણ અંતર શાંતિ રહે નઈ ગુસ્તી થઈ જાય લગન ભગા લગન મળે પછી લગ્ન પૂરું થઈ ગયું વાંચો કોઈ જાત નથી મોક્ષ વિચાર નથી કર્યો મોક્ષ માટે કઈ વિચાર નથી કર્યો કે હોય સ્વાધ્યાય જે કરે છે ને પરાધ્યાય કરે છે શું કરે એક વાર સ્વ સ્વરૂપ નો સ્વાધ્યાય કરે ને સાચી અવલંબન એ જગત માં સારું છે ને પરાવલંબન પરાવલંબન પ્રવલંબન હોય અવલંબન આપ્યું હોય સ્વાવલંબન તો મુક્તિ માં પરાવલંબન થી કામકાજ કરો છે કે શકે છે અને આત્મા ના થયું તો ઉપવાસ નો સંસાર ફળ મન છે એનું પૂર્ણિમન છે પૂર્ણિમન છે ઉપવાસ તો ભગવાને કહ્યું છે સંકેત થયા પછી સાઈન કરીએ કેવાય છે એ તો તપ વાળા જોડે બેસીએ આપણને તપ કરતા ફાવે બધા એવું કરતા હોય આપડે ભેગે છે શું કરવું આત્મા તો આહારી છે જ નહીમા આહારી છે ભગવાને કહ્યું છે કે એનું ફળ લપસી ના પડે આપડે જે જગ્યા ગણવા લક્ષી ના પડે ઉપર ના થાય કઈ વાત પણ ના પડે ને તરત તરફ ધ્યાન કરીએ ચોરી કરો છો જોઈએ અરે અપવાસ ક્યારે કરવાના છે જયારે ના મળે ત્યારે આ તો ધ્યાન રેવાયે નહી ગયું કટાય કરવા શું છે કસાય ની કિંમત બહુ ખરાબ છે તપ ની કિંમત જેટલી છે એના કરતા કસાય ની કિંમત ખોટ બહુ જાય છે નફો છે તપમાં એના કરતા ખોટ કસાય વધારે છે તો આ વિતરાગો ધર્મ લાભા લાભકાર એટલે સો ટકા લાભ હોય અને અઠવાણ ટકા ખોટ હોય તો બે આપણે ઘરમાં રહ્યા એમ મા કસાય બધું ખાઈ જાય છે વાદળો કયા કરે તે બધું આ બધાની ક્રિયા અન્યા ક્રિયા પછી વધે ને વાથળા ચાલે નકામ જાય છે કે સમજી ને કરે તો કામ થાય પોતાના મત થી પછંદ થી કર્યું એવો ગુરુ હોય સંકેતી ગુરુ હોય સમિત ગુરુ હોય તો એને આજ્ઞાપૂર્વક કર્યું હોય ગુરુ સમકી જોઈએ મિથ્યાથી ગુરુ ચાલે નહીં ગુરુ આપણો મિથ્યા કાઢે નહીં મિત્ર ગુરુ હોય તો આહાર આપવો બધું આપવો આપણે સેવા કરીએ પણ ગુરુ તો સમકી જોઈએ જેના આત્મા નું કઈ પણ ભાન હોય એવા ગુરુ કહીએ તો આપણું કામ થાય બાકી મિથાર્થી જોડે સંઘ મારીએ તો આપડું કઈ કાશ્ય જાય નહીં સંઘવી પડે રસ્તામાં ઉપાધિ ચિંતા થઈ જાય તો ઉપાધિ તો જો આની સગાઈ નથી થતી ઉપાધિ તો થાય જ ને આની સગાઈ નું નથી પકતું તેની બા ઉપાધિ તો થાય જ ને મારી ભગવાન ની દીકરી નથી તમારા હાથમાં હોય ઉપાધિ કરો તમારા હાથમાં નથી તો ઉપાધિ કરે એ માટે કરો આ તે હાથમાં માટે બધા બેન ના હાથમાં છે કોના હાથમાં છે જાણે વગર આપણે ઉપાધિ કરીએ એક ઘોડાકારી ચાલતી હોય એમાં આપણે દસ માણસ બેઠા હોય મોટી ગોળાકારી બે ગોળાજી ચલાવનારો ચલાવતો હોય અને આપણે આમ ચલાવે છે કોણ ચલાવનાર છે એટલે દોડીએ તો ચિંતા આપણને હોય નહીં આ જગત માં કોણ ચલાવે છે એવું તો આપણને ચિંતા હોય નહીં તદત રાજ્ય ચિંતા કરાઈ બધી કરશું પંદર પચીસ તમે જરાક તો ધીરજ પકડો વિતરાગ નો માર્ગો છો ધીરજ ના પકડો અને તેનાથી આટલું જેમ થાય ભવ્ય કેમ થાય આતું જેમ આત્મા ને પીડા કરીમાનંદી છે સંચાલક હશે દાદા મને માતું માં બે ચાર જમ ના ફોન કર્યા કોઈ કોઈ બાર કેમ કે મને ઘણા ટાઈમ થી ગેતા હોય એટલે પછી મારે લાવવા તો જ તાવ નહી જાય તો કરી શકે આવ્યો છે મોકલનારે મોકલો છે બોલાવી લે છે પાછો આપડે ફિકર ક્યાં કરવાની રહી આપડે બોલાયો નથી આપડે એને બોલાયો છે મોકલનારે મોકલ્યો છે એને પાછું મોકલવા વિચાર કરવાનો કામ અને વાયરી પર છે કે નહીં વાયરી પર ખાતા પહેલા પેલા વિચાર કરવા ચાલે પણ ખાતા પછી આ મને શું થશે શું થશે એવો વિચાર કરેલો છો ગયા બટાકા પટાકા ને એ બધું વાયુ ખાધું પછી વિચાર કરીએ મેં વાયુ ખાધું છે હવે શું થશે શું થશે અથવા પડે છે ઊંધું લાંબુ થાય છે કામ આપણે કોઈ કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે ને આપણે પ્રયત્ન કરવો જોઈએ ચિંતા કરવાની ભગવાને ના પાડી છે ચિંતા કરવાથી એક અંતરાય વધારે પડે છે અને ભગવાને શું કે છે વિતરાય કરવાનું ચિંતા તમે કરો છો તમે આના તમે માલિક છો તમે દુનિયા ચલાવો છો એમ પૂછે છે આપણને તક ના થાય મન સંદાસવાની શક્તિ નથી કે જયારે બંધ થાય ત્યારે ખબર પડે બંધ થાય ત્યારે અટકે ત્યારે દાખલા બરાબર તો આપણે શક્તિ તેવું લાગે છે પણ એ શક્તિ આપણી નથી માટે એ શક્તિ કોના અધીન છે એને જાણીએ જ્ઞાની પુરુષ માટે ચાર તથા બધાનો ફોડ પડે જોઈએ ફોડ પડ્યા વગર આ જગતના બધા મનુષ્યો મરવાની ચિંતા થતી છે બધા આવવાનું છે નક્કી ક્યારે આવવાનું ત્યાંનું શેવાનું નથી ચિંતા થતી મને લાગે મને કઈ થવાનું નથી થવાનું નથી આપણે કઈ ખાવાનું નાખીએ પૂરણ કરીએ તો પાછાસ જવું પડે પાણી ગઈએ તો પાછું માં જવું પડે શ્વાસ લઈએ ઉપસ ચાલે બધું પૂરણ ગલન છે અને શુદ્ધાત્મા છે બે છે શુદ્ધાત્મા ચેતન છે શુદ્ધ ચેતન છે અને આ પૂરણ ગલન પ્રકૃતિ છે મિત્ર